જય સ્વામીનારાયણ નારી સ્તનભર નાભિપ્રદેશમ મિથમ ગામોહેશન મા મનસી વિચાર ભજ ગોવિંદોવિંદ ગોવિંદમ તે ચાદંત શરીરે રોગ યદ્યા લોકે મરણ શરણ તદપિ ન મુંચી પાપાચરણ ભજગોવિંદ્રજગોવિંદ भज गोविंद गो गो मते श्लोक चाले चे आपने छनभर नाभि प्रदेशम दृष्ट म गोहेशन मांस वसादी विकारम मनसा विचारय आ श्लोक न गुजराती भाषातर घे तेरे का संकोच अनुभव है काँ तो याषांतर बीटो गमत नहीं अर्थ करनाखे लखे एव छापे एव के मनगमता विषय भोग सारा लगे पुख है आर्थ करे हमें तेरे जे समझो समझो एम शंकराचार्य बेटूक बात करे छे। जीव मत्र पे गभराय तो आगला प्रवचन में आपने जयू शंकराचार्य जी कहू कि आ स्त्रीनाभी प्रदेश और स्तन प्रदेश में तू बहु मोहित थाय तो बदा विचार कर मसने लोहना बदा लोचा छे, पिंड छे। है पिंड है ये चिंतवन मूकी तू भगवान भजन कर ये अपने आगला प्रवचन में थोड़ थोड़ू जब आज हजी आ श्लोक पर स्त्रो पुरुषों बने थोड़ू कई काम आए थोड़ी बात ली पाया स्त्रीओ और पुरुषों भेद कदाच तबर नहीं हो मूलभूत भेद स्त्रीओं पुरुषों के पुरुष ने स्त्री रूप जो ग्रीय रूप दखाड़ गे बस आप आ पाया नरिजिनालिटी आत्रीओं ने रूप जो रसज नहीं તમે એમ સમજતા હોય રસ હોય છે સ્ત્રી માત્ર નો અસ્વભાવ છે એ દર્શન દેવા માટે આતુર હોય છે અને પુરુષો બધા દર્શનાર્થી જ હોય છે એને તો ખબર નથી હોતું લેખાનું નાડું બાંધ્યું છે કે નથી બાંધ્યું કાંઈ ખબર ન એને સાવ મગજ એને હોતું જ નથી એને તો બસ એને જોવામાં જ રસવે છે એ દર્શનાર્થી છે અને પેલા દેવ છે જોજવામાં બહુ મજાની વાત છે એટલે આ પુરાણ ઉખેડું છે જેમ દેવતાઓ હોય છે એના દર્શન માટે લોકો કેમ દોડા દોડી આરતી થતી હોય શ્રંગાર આરતી થતી હોય એટલે પાંચે પ્રકારની આરતી સમજો કેવા દોડતા હોય દર્શન માટે બસ એવી જ રીતે પુરુષો સ્ત્રીઓનું રૂપ જોવા માટે ઘેલા હોય છે એમાં જરૂરાય ફેર નહીં એ અથડાઈ જાય મરી જાય ટાટિયા ભાંગી જાય ગમે તે થાય પણ બસ દર્શન થઈ જવા જોઈએ હાચું કયો આ બઉ બઉ પેલાને રૂપ દેખાડવામાં જ રસ હોય છે અને આમને રૂપ જોવામાં રસ હોય છે આ કહીને મારે બીજી ઘણી વાતો કરવી છે એટલે તમે જોયું પુરુષો તમારે સ્ત્રીઓ તમે પરિણામો ને પછી તમારે કોઈ ફંક્શનમાં પાર્ટીમાં જવાનું હોય તો જણ છે ને બે પાંચ મિનિટમાં તૈયાર થઇ જાય આ માથું ઓળ્યું દાઢ આમ અંબે હલો હરકા મારી હરકું કર્યું અમુક બાંધી ન બાંધી હરકું કર્યું હે હાલો બુટ ચપ્પલ પહેરીને તૈયાર થાય હજુ હાલો હાલો આવું છું તૈયાર થવા સ્ત્રી એટલે નારી જાતિ કેટલી છે કઈ છે અને પુરુષ જાતિ કઈ છે ખબર કેમ પડે છોકરો કે સાવ સીધી વાત છે બાપા તો તને ખબર પડે તો પડે માખિયોમાં કેમ ખબર પડે તો કે અરીસાની આજુબાજુ ઉડે છે ને એ પાંચેય માખીઓ નારી છે અને આ બાજુ આપડી બાજુ જે ઉડે છે ને એ બધા ભડભાદર છે બધા છોકરા મારું જબરું વિજ્ઞાન ખોલી કાય એટલે તમે જોયું ને તમે પછી ફળિયામાંથી ગ્રાઉન્ડ રાડો નાખો ભાઈ આલો હવે આલો તમે શું પણ તો શું કે છે તમને હજાર વાર કીધું હું એક મિનિટ આવું છું હજાર વાર એક મિનિટ આવું છું એટલે હજાર વાર કીધો તો એ હજાર મિનિટ લાગે પાછું સ્વીકારે જ નહી હમણાં આવું અને એટલી બધી વાર લગાડે એટલી બધી વાર લગાડે તૈયાર થઈ ને પછી નીચે આવી હું દાઢી કરતો એટલી બધી વાર લગાડે અને એમાં જો બારગામ જવાનું હોય રેલવે પકડવાની હોય તો એ થાકી જાય તો તૈયાર થાય ને તમારે આવે ને પછી માટે એક કલાક બેવું પડશે એનો વાંક તો એ જોયે જ ના શકે તમે થોડું આ બાબત મોડું કર્યું હોય તો શું વાંધો તો બીજી ટ્રેન માટે આટલું બેસવું જ ના પડે એ સ્વીકારે જ નહી અને તમે જોજો તમારોના પ્રસાધનો સૌંદર્યના એ જે સાધનો હોય પાવડર ને આ લિપસ્ટિક ફલાણું આ એનો પાર ન હોય ખડકલા ને ખડકલા સંતોષ જ ન થાય તો મુંબઈ જતો તો એક જણ એટલે પતિ એની પત્ની ને ઉધરસ આવતી હતી ખાંસી ખાતી હતી એટલે આને બલમન સાહેબ પડે એટલે કે હું મુંબઈ જાઉં છું એટલે એને શું ઉધરસ છે તો ઉધરસ માટે કઈ દવા સ્પેશિયલ આવતી હોય તો એ કે સિર લેતો આવું ટીકડી કેવું કઈ લેતો આવું સવારે જાવ છું સાંજે પ્લેનમાં એટલે આમ પાછો આવું છું ટ્રેનમાં રાતે જ નીકળે હવાર બીજા એટલે આને પૂછું તારા ગળા માટે કઈ લેતો આવું તો ગા આવેલો તોલાનો હાર લેતા આવજો હવે આને એમ કે ખદીરાદી મંગાવશે પાંચ તોલા હજ મુંબઈ સુધી આને ઉધરસ આવી થાય આ તમે તામિલનાડુના પેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી જય લલિતા એના ને પેલું પકડાણું હતું પછી દસ સાડી સેટ નીકળ્યા દસ હજાર કરવા શું છે દસ હજાર તો વાર લાગે પહેરવાની તો વાત જ જવા દઉં પણ એને સંતોષ ન થાય શણગાર ના જે છે ને આપણે ઠાકોરજી મૂર્તિ પધરાવો ને પછી વાઘાનો શણગારનો પાર જ નો આવે એટલા ખાલી કરો છે એટલે પછી એવું બધું એના માટે જ ઝઘડા થાય ને વાત મૂકી દો એક જણ આવીને એટલે સ્ટોર ઉપર આ બધા સાડી સિલેક્શન ને ડ્રેસ વેચતા હોય ને ત્યાં આવીને એક જણ આવીને કે આ ડ્રેસ આ દુપટ્ટો આ ફલાણો લાવ નીચે ઉતારો પેક કરો હવે હવે પાંચ પાંચ છ છ હજાર ના ડ્રેસ બે ત્રણ હતા લઈને બધા ભરાય વીસ પચીસ હજાર નો માલ થયું કરો બોક્સમાંથી એટલે પેક કર્યું તો હવે મૂકી દો ના એને નીચે મૂકી દો નીચે સાવ કાઢતો જ નહીં કેમ આજે તારે કાકી રોજ મારી નીકળે ને ઘરમાં ઝગડા થાય છે ખબરદાર છે હવે લટકાવ્યું છે તે જોવે એટલે હવે એક તમને બીજી વાત સમજો તો મજા આવે મને અમુક જોક લાગતી હતી કઈ કે આપણે ઘણી વાત કઈ વાંચ્યું હોય કે કોઈ બોલ્યું હોય તો પકડ્યું હોય એ પ્રમાણે વાત કરતા હોય બાકી આપણને આ ખ્યાલ ન હોય એટલે આપણે કહેતા હોઈએ કે બહેનો એવો સ્વભાવ હોય સાડી લેવા જાય વસ્ત્ર લેવા જાય કાંઈ તો પેલા દુકાનવાળાને પૂછે દુકાનવાળો કે બેનજી કેવી સાડી આપું તો કે મારી પાડોસણ સળગી જાય ને હું પેરું ને સળગી જાય ને એવી આપી અથવા શું કે આખી સોસાયટીમાં ક્યાંય કોઈ લીધી ન હોય અમારી એ મને આવ્યું હવે આ અમને જોક લાગતી હતી વાત કરીએ સાંભળીએ છતાં એમ થાય કે આ તો ઓવર વાત કરતા છે પણ ના ભાઈ ના આ તો હકીકત હે એવું મેં ચાર પાંચ દિવસ પહેલા જ જાણ્યું કારણ કે આ વિષયમાં જયારે પડીએ આ બધું ચોપાસ ત્યારે કોક કોક ને હોય ને મેં એનો ધંધો કરે છે આપડે ગરીબ છે આ બેસીસ ને બધું વેચે છે મેં એને પૂછ્યું આમાં કેવું કેવું હોય આ રિસર્ચ વગર તો કઈ ન કહેવાય ને એટલે મને મેં આ વાત કરી મને કે નાય જોક નથી સાવ સાચી વાત છે અમારે ત્યાં જે બૈરાઓ બધી સોસાયટીમાં આ બધા ડ્રેસ ને લેવા આવે એને જેટલું કીધું એટલું મારે તમને કઈ ન શકાય કે સાવ સાચી વાત છે એક વાર નજર પડી જાય કે આ લેવી છે પતી ગયું અને ધણી જે થવું એ થાય બેવડો વળી જાય કે જે કરે જે કરવું કરે લીધે પાર કરે જો આમાં ફરી ફરી ના આવે જો તમે ના પાડ્યો ને તો યાદ રાખે તે તમને ક્યાં દીધું ઓલું તમને ક્યાં લઈ દીધું એટલે તમારે એ બધું દેવું જ પડે અને એ કે લીધે જ પાર કરે સામે અને બીજું લઈ જાય પહેરે અને પછી એની સોસાયટીમાં એ ડ્રેસ પહેરીને જો બીજું કોઈ નીકળે પતી ગયું પછી પહેરે જાય દેટમાં વેચી નાખે એ ના પહેરે ગજબ કેવાય અને પૂરું તો થાય જ નહીં કઈ જ રાખ્યું હોય નવું આવે ને પેલા મને ફોન કરજો નવું આવે ને એ મને ફોન કરજો એટલે કોઈ એ ન પહેર્યું હોય પેલા પહેરીને દર્શન દઈ આવે બધાને શણગાર ले सब हकीकत है आ कई ने मार शु कहवा वैराओ खुश थे पुरुषों जोई खुश थे बे मरे ये खबर नहीं आप ये बात करी हम अमेरिका टाइम्स मेगेजीन सर्वे थोड़ा ત્યાં હવે તો અમેરિકામાં કઈ બૈરાઓની હાલત કઈ સારી નથી છાપા આમ તો વાંચતા હોતી બધી ખબર હોય અને સ્ત્રીઓ ઉપર જે આક્રમણ થાય છે જાતિ શોષણ થાય છે હુમલા થાય છે આ દુરાચાર સામૂહિક થાય છે ફલાણું જે બધું થાય છે તો એમાં તમારું શું કહેવાનું છે એવું એક મહિલાઓનો ત્યાંની એનો બધા અભિપ્રાય માગ્યો તો તમે તાજું બી થશે અમેરિકાનીઓ આપણે અહીંયા હોય તો સમજ્યા અમેરિકાની ચોપન ટકા 54 ફોર પર્સન્ટેજ ટકા એવું કહ્યું કે આ જે પુરુષો બહિરાવો ઉપર આક્રમણ કરે છે જાતિ એમાં ચોપન સ્ત્રીઓનો જ વાંક છે એમણે જ ફીકાર બોલો કે આ જ વાંક છે કઈ એક તો પૂરતા કપડાં પહેરવા નહીં પોતાના રૂપનો ગર્વ દેખાડવાની હોય પુરુષો સાથે હળીમળીને જલ્દી એમ કે ફ્રેન્ડશીપ કરવી એક પછી બેસવું ખાણાપીણા લેવા ડ્રીક્સ લેવા વાતચીતમાં ધ્યાન ના રાખવી અછતલાઈથી વર્તવું આ બધું પછી એમ દ્રષ્ટાંત આપ્યું કે તમે ખોળ સુગર ખાંડ એને તમે ખુલ્લા મૂકો તો માખીઓ આવવાની જ છે કેવી વાત એને કરી હવે તમે પછી કયો થાય છે તો એવું ના થાય શું તમે ગોળો ગાંગડો પણ એને ડબરા મૂકીને પેક કર્યું હોય તો કઈ ન આવે હું એને વાત મને ગમી ને કે સાચું જ એટલે કે સ્ત્રીઓનો વાંચ છે આ બધું અને આપણા દેશમાં પાંચક વર્ષ પેલા મુંબઈમાં એક બહુ મોટો કેસ બની ગયેલો ત્યારે મુંબઈની હાઈકોર્ટે જજે બહુ એગોની સાથે એટલે ઉચ્ચાટ સાથે વ્યગ્રતા ઉચ્ચાટ સાથે એમણે કીધું એ કે સ્ત્રીઓ તમે ધ્યાન રાખો અમારા નિવેદનો તો થોડા તમે નજરમાં લ્યો કે તમે જ તમારી રીતે તમે તમારું પતન થાય શોષણ થાય એવી રીતે તમે વર્તો છો હાલી બધા જોવાનીના જોશમાં કે પેલી રીતે શા માટે તમારી જાતને એકદમ પેલી કરી નાખો છો પૂરતા કપડા મર્યાદા આ બધું તો તમે સમજો તમારે કરવાનું જરૂરી છે તમે પુરુષોનો જ કેવળ દોષ ન કાઢો આ તેમના જ બેન્ચે આ વાત કરેલી છે બોલો કે વાત સાચી છે તમને યાદ હશે કદાચ અમદાવાદમાં બે ત્રણ વર્ષ પેલા બીજલ છોકરીનો કેસ મદન ચાર નબીરાઓ દિલ્હીના છોકરી જોયું છોકરીઓને શું છે આવાની સાથે હરવું ફરવું બધા પાર્ટીઓ મોજ મજા હવે શરાબ લેવાનું કઈ છોશ નહીં એક ટેબલ ઉપર આવું લેવું ગપોટા મારવા પિક્ચરો જોવા ગાડીઓમાં ફરવું પાર્ટીઓમાં જવું જેવા તેવા ડાન્સમાં ભાગ લેવા છોકરીઓને ગમતું જ તું જો પોતે વિચાર કરતી નથી હું એકલી છું અને આ ચાર પાંચ જણા છે તમારે આવી ફ્રેન્ડશીપ નો કરાય હું આ બહેનોને પણ આ કેવા માંગુ છું કારણ કે એ આપણા સત્સંગીઓ છે ને બધા સમજવાનું છે ઘરે જોવાની દીકરીઓ ભવિષ્યમાં હોય આ તે બધું વિચારવાની જરૂર છે પોતાની જાતને તમે જરા સંયમિત રાખો બજારો ન બનાવી દો વિવેક અને મર્યાદાથી જીવવું તો પરિણામે પછી એને શરાબના દૂતમાં પેલા ચાર પાંચ જણા એને ભીખી નાખી ભીખી નાખી અને બે ભાન છોડીને ભાગી ગયા ભાનમાં આવી ત્યારે ખબર પડી પછી મોઢું દેખાડવા જેવું કઈ રહ્યું નહીં ઘણું બધું પેલું થયું પણ પછી એ પેલી છોકરીએ ગળે ફાંસો ખાઈને જીવ જીવન સમાપ્ત કરી નાખ્યું અને પેલા બધા આ જીવન કેદમાં છે આ દોષ સ્ત્રીઓનો પણ છે કારણ કે મર્યાદા નથી વધારે વધારે આછકલાયક કરવી ગમે છે એટલે નિષ્કુળાનંદ સ્વામી કે તમે સ્ત્રીઓ શણગાર કરે છે નિષ્કુળાનંદ સ્વામી એ શણગારો નું જે માર્મિક ચિત્ર દોરી અને પછી જે મર્મ ખેંચ્યો છે સાવ કોઈ સ્કૂલ પગથિયું નથી ચડ્યા અને મહાવૈરાગી છે આપણને વિચાર ન હોય વિચાર આવ્યો છે ગળામાં પહેરે લલાટના પહેરે પાંચ આંગળીઓ પોચી પહેરે કંગનો પહેરે બાજુબંધ બધું ઘરેણા પહેરે આને તમે ઘરેણા જ માનો છો ને નિષ્કુળા ને શું કે આ ઘરેણા નથી હકીકત તમે સમજો એને પગેથી બાંધી કેળે થી બાંધી હાથે થી પુરુષને ભરખી જાય છે આટલી કાબુમાં લેવા આટલા જગ્યાએ એને બાંધી છે તોય પુરુષ નો જીવ લઈ લે છે માટે સાવધાન રેજો અને તમે નખ લાલ રંગ હોય સ્ત્રીઓ અને હોઠ રંગ્યા હોય તો તમે સૌંદર્ય જાળવજો આ નખ હમથા લાલ નથી રહ્યા તો એ પુરુષોના કલેજા ફાડી ફાડીને ખાઈ ગઈ એટલે નખ લાલ છે લોહી અને હોઠ લાલ છે પુરુષોના લોહી પી ગઈ છે એક જણા ને કોઈ ફીટ નહોતું થતું પછી છેવટે એની ઘરવાળીનું ફીટ થયું લોહી ત્યારે ઓલો માંદો પથારી પીડ્યો પીડ્યો કે પુરુષોના કલેજા કુણા કુણા કલેજા માસુમ કલેજા કોરી કોરી વોતરી વતરી ખાઈ ગઈ છે એટલે લાલ થયા છે તો એ જ વાત પાછી સ્ત્રીઓને કે છે સ્ત્રીઓ સ્ત્રીઓ હોય ને એમાં પુરુષોની વાત નિષ્કુળાનંદ સ્વામી કે સ્ત્રીઓને માટે કે તમે જાળવો એ બહુ વિશ્વાસ કરવા જેવા નથી તમે એના નામ જ જોઈ લ્યો ને પુરુષોના નામ જોવો તમને ખબર પડી જાય શું તમે કેવી વાત લઈ આવ્યા છે ક્યાંય તમને આ નહીં મળે નિષ્કુળાનંદ સ્વામી કે સ્ત્રીઓને કે તમે જોજો આ પુરુષો તો બહુ બહુ ભયંકર છે એના તમે નામ જુઓ નામ કેવા પૂજો કચરો કચરાલાલ હોય છે સારું કદાચ લાગતું હોય પણ એમાં કાંઈ નથી આ તો ઉકરડો જ છે અને ડાયો લાગતો હોય પણ ગાંડાલાલ જ છે અને પછી બહુ સરસ વાત કરી એટલે નિષ્કુળાનંદ સ્વામી બહેનોને કહે છે આ આ વાઘ સિંહ નાગ જા છે એની પડખે જાઓ ને પાસે જાવ ને એ તમને મારી જ નાખે એનાથી પુરુષો સિકંદરે દરિયામાં પુતળીઓ એની પોતાની પધરાવી હતી સિકંદર ની પુતળી કેવાય એ શા માટે તો કે વહાણ એનાથી છેટું રહ્યા તેના લુંબ લોહચુંબકી પહાડ હોય એટલે જો વહાણ એ બાજુ જો ગયું પુતળી પાસે તો આખું વહાણ ખેંચા છે નાળીમ દઈ ભટકાય ને ફૂર્ચા ઉડી જાય એટલે વાહણ ભાંગે નહીં કોઈ જીવ મરે નહીં એટલા માટે સિકંદર પુતળીઓ પધરાવી છે એટલે આ જે સ્ત્રીઓ છે ને એ પુતળીઓથી છેટા રહેશો ને તો જ બચા નત મજા સમજો હવે બે આ સમજવાની વાત છે એકને રૂપ જોવાની એકને દેખાડવાની જે વાત છે એમાં બે દેખાડવાનું દેખાડો છોડવાની સલામતી માટે પછી ભરતૃહરિ એ બહુ સરસ લાગે છે ભરતુ હરિ મારા નામ સાંભળ્યું છે ને હે હવે એ તો સંસારમાં હતા ને પિંગલામાં લટ્ટુ હતા એમના મહારાણી હતા એમાં અને પછી અનુભવ માંથી વૈરાગી છે એ લખે છે અરે અરે અરે રા અને નિષ્કુળાનંદ સ્વામી પણ ઘણી જગ્યાએ લખ્યું છે સ્ત્રીઓનું મોઢું જોવા માટે એના દર્શન માટે આટલા બધા તલસે છે ભરતું પછી જે જે લખ્યું છે એ તો બધું મારે બોલાય નથી પણ આટલું બધું જે તલસે છે એટલો ભગવાનને માટે તલસતો નથી સ્ત્રીઓના રૂપ જોવા માટે આ કોઈ નટા આવતા હોય તો બધા કેટલા બધા ખડકાઈ જાય બોલ અમે મુંબઈમાં ઘણા વખત પેલા નીકળ્યા ત્યાં એક બાજુ અમિતતાભ નો બંગલો આવે ને જલસાક શું છે કઈ નામ છે એવું કઈ નીકળ્યા આ પાળી ઉપર આમ લાઈનો બેઠી લ્યો તો અમે કીધું આ શું બેઠા છે મને કે તમને નહીં ખબર ને કે નહીં ખબર મને કે આ પેલા રે છે સુપરસ્ટાર રે છે તો આ બધા તો કે અહીંથી ખાલી ગાડીમાં બેસવા નીકળે એટલું દર્શન થાય તો ધન્ય ધન્ય માને મેં કે ભે લો કરો વાત આપણે આરતી થતી હોય તો આરતી જાય લોતાવળ નહી આટલું જો ભગવાન ના અરે એના દસમા ભાગનો તલસાટ હોય તોય ભગવાન રાજી રાજી રહી જાય પણ હવે એટલો તલસાટ નથી એટલે જીવ એમાંથી કાઢી જીવાની અવસ્થા હોય ને એટલે જ્યાં ત્યાં જોવાની બહુ આંખો પેલી કરતી હોય પણ સમજવાનું છે એ બધામાં કઈ સુખ આવવાનું નથી શાસ્ત્રો કે છે નિષ્કુળાનંદ સ્વામી કે છે અરે શંકરાચાર્યજી કેટલું માથું પછાડીને કે છે અરે રા હે આ બધું મૂકીને તમે ભગવાન રૂપ જુઓ મંદિરોમાં બે મિનિટ દર્શન કરવા હોય અરે ભાઈ સાહેબ વાત મૂકી બધું કહેવાય નહીં આ મંદિરોમાં જઈને તોય આંખો સિદ્ધિ નથી હોતી હે દેવના દર્શનમાં ગયા હોય છે પણ દેહ દર્શન બહુ કરતા હોય છે એટલે ભગવાન સ્વામિનારાયણ શિક્ષા લખ્યું જો ખરા આ જીવનો સ્વભાવ કેવો વાંકો છે વિચારીને લખ્યું કે પોતાની પત્ની હોય તોય મંદિરમાં દર્શને જાય ત્યારે પુરુષે સ્ત્રીને પોતાની પત્ની હોય તોય ન અડવું અને સ્ત્રી પોતાના પતિને ન અડવું બે અલગ અલગ રહેવું મંદિરમાંથી નિશા પછી પોત રીતે વર્તવું પણ મંદિરમાં નહીં એટલે આટલું જીવ અહીંયા ભગવાનમાં જોડાય એની વાત છે મેઘપુરમાં મહારાજ છ મહિના સુધી જયારે બ્રાહ્મણીની ને બધા પ્રસંગો યુજતા હતા ત્યારે આજુબાજુથી હરિભક્તો દર્શન આવતા હોય તો માણાવદરના માયારામ ભટ્ટ તે બાજુમાં વંથલી થાય ને કલ્યાણભાઈ ભક્તરાજ એની પાસે આવ્યા ભટ્ટજીએ કીધું કે પટેલ હા બાજુમાં મેઘપુરમાં મહારાજ છે દર્શને જાઓ છો હા ભટજી ઓ દિવસમાં એક વાર તો જઈ આવું છું એક વાર તો જઈ આવું જ દર્શન કેમ કરો બસ દર્શન તો આપણે શું કરીએ મહારાજ વાતો કરી સાંભળીએ એમ નહીં આજ મારી સાથે ચાલો હલો આપણે જાય તમારા આજમાં બાકી છે ને બાકી છે બંને રસ્તામાં ચાલ્યા ભટજી વાતો કરી કે ભગવાન એટલે શ્રીજી મહારાજ ભગવાન સ્વામીનારાયણ એ બિરાજતા હોય આપણે એની આંખો ને જોઈ રહે નાસિકાને જોઈ રહેવું હોઠ જોઈ રહેવા બોલતા હોય તો હોઠ કેમ ખુલે છે કેમ એના ગાલ છે મહારાજના સુંદર રતુંબડા છે કાન કેવા સરસ જલેબીના ગૂંચડા જેવા છે મહારાજના હાથના લટકા કેમ થાય છે ઉદર કેવું છે ચરણ કેવા છે આ બધું આમ એક ટશે નિરખી નિરખીને અંગને જોવા હટવા ન દેવું આજુબાજુ કઈ જોવું નહીં એકાગ્ર થઈને દર્શન કરે છે તો મહારાજે વચરામૃત સારંગપુરના બીજામાં કીધું કે એને ભગવાન ઉપર હેત થઈ જાય છે એના ઉપર હેત થઈ જાય બોલો મૂળીભાઈ સાધુ સાધુ આશ્રમમાં ઠાકોરજી ની મૂર્તિ ત્યાં આમ કઠોળો પકડીને એક સાધુ આમ દર્શન કરતા હતા સ્થિર મૂર્ત સામે જોઈ જ ગયા ત્યાં અબજી બાબા ત્યારે ત્યાં આવ્યા છે જઈને બાજુમાં સાધુના ખભા પર હાથ મૂકીને કે આ કરવા જેવું છે આપડે આમ દર્શન કરવા જોઈએ પણ અમારી કઠણ તમને કહું અમે ક્યાંય આમ દર્શન કરતા હોય માળા કરતા ભજન કરતા એક જાય ત્યાં બીજો આવે બીજો જાય ત્રીજો ત્રીજો જાય ચોથો આવે પગમાં ભરાવતા જાય જય રામ નારાયણ અને જાય આપણે કોઈ દી દર્શન ન કરવા દર્શન કરી નીકળી જતા અમે પગે લાગી રહ્યા દર્શન કરે ભલે શાંતિ તમે જોઈ લો પણ એ ભજન કરે છે સાધુ તો વિક્ષેપ શું કામ કરો છો પણ સુખ ન લેવાય ગયા કારણ કે દર્શનનો પોતાને નથી સમજ તો બીજાને ક્યાંથી હોય પોતાને સમજ હોય તો બીજાનું રાખે એકાગ્ર થઈને દર્શન કરવા ગયા પછી મહારાજે સભા બેઠાલી સજા પેલા બે પાછળ બેસી ગયા પણ એ એકાગ્રતાથી આમ દર્શન કરે છે માણસો ધીમે ધીમે કામકાજ હોય એટલે સૌ રીતે પછી ઉઠતા જાય આગળ ખસતા જાય એમ કરતા કરતા ઢોલિયા પાસે ત્રણ કલાકે આવી ગયા અને આમ જોઈ રહ્યા છે પણ આજે શીખવાડ્યો કલ્યાણ ભાઈ નેટકું મારે મૂર્તિ એવું છે એ જ મૂર્તિ હોય પણ તમે એકાગ્ર થઈને ભાવથી દર્શન કરો એની એ મૂર્તિ તમને રોજ નવી નવી લાગશે રોજ નવે નવા અભિનવ એમાંથી દેખાશે એવી મધુરતા આવે હા દેખતે દેખતે આ બધું થાય એટલે જોઈએ રાખવું જોઈએ દુનિયામાં જોતા જોતા જો કઈ મેળ પડી જતો હોય તો આ તો ભગવાન છે આપણે દુનિયામાં તો એક તરફી હોય શકે આમ વાળાને ખબર ન હોય મન જોવે છે એમ પણ ભગવાનને તો ખબર છે એટલે ભગવાનને આપણે જેટલું યદ કરીએ તો એટલું જ ભગવાન આપણને યદ કહે એકાગ્ર થઈ ને આપણે ભગવાન જેટલું દર્શન કરીએ મહારાજ રાજી થઈ ગયા ત્રણ વાર બોલ્યા હો મુક્તાનંદ સ્વામી હા દર્શન જેમ કરવા જોઈએ એમાં બે જણા કર્યા સ્વામી દર્શન જેમ કરવા જોઈએ એમ આ બે જણા કર્યા સ્વામી દર્શન જેમ કરવા જોઈએ એમ આ બે જણા દર્શન કર્યા ત્રણ વાર બોલ્યા મૂર્તિ સિદ્ધ થઈ ગઈ હવે કલ્યાણ આંખ બંધ કર્યા તોય ભલે ખુલે તોય ભલે સહજાનંદ સામે હર્તા સાક્ષાત દેખાય લો બોલો છે ને એક ત્રણ કલાક મામલો દર્શન એકાગ્ર થઈને એટલે સ્ત્રીઓને જોવા જેટલું છે તલપા પડ અરે રામકૃષ્ણ પરમા તમે પેલા આપણી વાત કરી દઉં વડોદરા રામચંદ્ર વૈ શ્રીજી મહારાજના વખતમાં બહુ સારા વૈ વડોદરાને વડતાલ ને ગરેડા ને બહુ કંઈ છેટું થાય કહેવાય એ જમા પણ સમય થાય જવાય નહીં દર્દીઓનો તપાસવાનો ધંધો રાજમાં પ્રચલિત મૂકીને જવાય નહીં આ બિચારા તડફટતા હોય એને જવાય નહીં વ્યવહારમાંથી નીકળાય નહીં અને જીવ તલસાટ અનુભવે અરે ભગવાન મળ્યા સત્સંગી થયા છતાંય બાપનું દર્શન કરવા જવાતું નથી આજ જાઓ કાલ જાઓ આજ તો કોઈ અવસર જ મળતો નથી અરે આ તે કેવો વ્યવહાર કેવાય એના કરતા સાધુ કેવા ભાગશાળી ફરે આવી બધી વાતો થાય આવું મનમાં થાય એમાં એક દિવસ તો એટલા બધા અકળાઈ ગયા હવે કરવું શું દર્શને જવાય નહીં આ વ્યવહાર માંથી કેમ થવું રાહત પડી ગઈ પોતે સૂતા પણ મનમાં આમ નો આમ તલસાહ થાય એટલો બધો તલસાહ થઈ ગયો શરીરમાં થોડોક પરસેવો આવે અરે મને ક્યારે મહારાજના દર્શન જવાય ક્યારે જ જવાય આંખમાં આંસુ આવી ગયું એમ જ્યાં આંસુ આવ્યા આંસુ છે ને ભગવાનને સાક્ષાત લખેલી ટપાલો છે તરત પહોંચી જાય જેવા આંખમાં આંસુ આવ્યા ત્યાં બારણું ખખડ્યું ટકોરો પડ્યો આમ ચંદ્રજી ભાઈ રાત ભાંગી છે ને અત્યારે કોણ આવ્યું જ્યાં બારું નું ખોલે ત્યાં ત્રણ છોગેલા વાળા સહાનંદ સ્વામી અરે જળ પીધું અરે મારા અર્ધી મોડી રાતે આપનું શું પધારવું થયું બસ રામચંદ્ર આ તું ઓકળાણો ને એટલે મેં દર્શન આપવા આવ્યા છે તું રહી ન શક્યો એટલે અમે નથી રહી શકતા એટલે તને દર્શન આપવા આવ્યા છે મહારાજ હવે તમે આવ્યા જ છો તો રોકાઈ જાઓ બપોરે ભોજન કરજો પછી નિરાતે વિદાય લેજો ના ના ના એમ ક્યાં રેવાય દર્શન આપવા જ આવ્યો છે લ્યો લ્યો લ્યો લ્યો જય જય જય જય સ્વામીના અદ્રશ્ય થઈ તલસાટ હોય કેવો પણ એ વાત કરે તલસાટ આવે નહી અમુક કેમ ફળ સીઝન વગર પાકે જ નહીં વાત કર્યા થોડું ફળ આવે તમે આંબાનું છોડ હોય તમે ઉભા હોય ગમે તે સ્તુતિ આવે એને જયારે સીઝન પાકે ત્યારે જ કેરી આવે બેસી ને પછી એવું થાય એમ તલસાટ કરાગી જાય તો ખાખથી બેસી જાય એ તલસાટ આખી જુદી વસ્તુ છે તો એ રાત નથી જોતો ઠાકોરજી મેં નથી એકવાર કીધું એને ઊંઘ જ નથી સદો નિદ્રા નમેશા ઊંઘ રહિત છે ભગવાન આપણને તો ઊંઘ નું તો સુખ છે ભગવાનને ઊંઘ શું કેવાય એની ખબર નથી લો અખંડ જાગે છે ગોપાલ વિચાર આવ્યા આજે હવા બસો બસો વર્ષ થઈ ગયા સારંગપુરમાં બેઠા છે દિવસે ભક્તો ની રક્ષા કરવાની રાઈતે રક્ષા કરવાની સ્વામી હુવે ક્યારે આપણે દિવસે જાગતા હોય તો આ બધા ને ધ્યાન રાખવું રાઈતમાં એવા ભક્તો ધ્યાન રાખવાનું હવે અહીંયા રાત પછી અમેરિકા ની બધા દેશોમાં હવાર પડે ન્યાય હવે તો ભક્તો બેઠા હોય બધા ન્યાય હે ગોપાલ સાહેબ હે હનુમાનજી મહારાજ હે ગોપાલ હે હનુમાનજી મહારાજ સામે દોડા કરીએ અખંડ જાગીને કેટલી સેવા કરે આપડે તો બે ટપલા કેરી મૂકી એક ફૂલ નો હાર ચડાવ્યા હવા રૂપિયા ને સુખડી બહુ સેવા કરી સેવા શું કરી અને આજના જમાના પ્રમાણે જો તમને વાત કરી પાંચ લાખ રૂપિયા દઈ દેવા સારા પણ કોઈને ટાઈમ બે કલાક આપવો એ છે તમે કહો હર્યા ભેળા હાલો તો કાખ લઈ જાઓ પણ હર્યા હાલવાનો ટાઈમ ક્યાં એ સમય નથી આ સમય આપે છે પૈસા આપવા છે આજના જમાને સમય આપવો કઠણ છે પણ એ સેવા કરે છે આપણે શું સેવા કરવાના માટે ભાવ રાખો પ્રેમથી દર્શનનો મોકો આ બધું થાય રામકૃષ્ણ પરમંશ ને તલસાટની વાતો તે કરે છે ને પરમહંશ કે દુનિયામાં પૈસા માટે બાળકો માટે સ્ત્રીઓ માટે હે સંસારી લોકો તમે ખૂબ રેડ્યા છો ખૂબ રેડ્યા છો પણ થોડુંક ઠાકોરજી માટે રડો થોડુંક ઠાકોરજી માટે રડો તો ભગવાન તમને રાજી રાજી રાજી થઈ જાય પણ થોડુંક રડો દુનિયા માટે તો કે તમે તળાવ ભરીને રેડ્યા છો પણ મારા ઠાકોરજી માટે તમે ખોબું ભરીને તો રડો રામકૃષ્ણ પરમહંશ કહે છે એ તો એના અનુભૂતિ વાત છે ને મા કાલી ની ઉપાસના દર્શન એને મા ના રૂપમાં જોવે બસ અને પોતાના દીકરાના રૂપમાં જોવે મા મને દર્શન કેમ નો આપે ગંગા ને કિનારે કલકત્તામાં બેસી રી આમથી આવે આમથી આવે આમથી આવે આમથી આવે પેલા એવું થતું જેવો સૂર્ય હાથ જાય એટલે પછી નિશાસો નાખે ઓ આજ ભી કોઈ નહીં આયા એમ કરીને પાછા ભાઈ ઉદાસ થઈ વળી પાછા તલસાટમાં બેસ કોઈ આવે નહી આજ બી કોઈ નહીં આવ્યા આમ દિવસો જાય પ્રાર્થના કરી રાખે હે મૂર્તિની સામે બેઠા છો રોજ વિનંતી કરે તું મને દર્શન કેમ નથી તું મને દર્શન કેમ નથી અને એમાં એક દિવસ ભાઈ અને પછી એટલો બધો તલસાટ થઈ ગયો હવે કા તું મને દર્શન આપ નહીં તરું પૂરું ઘડીક વાર માને વિનંતી કરી જોયું પણ કઈ દેખાણા તો નહીં કારણ કે તો આ રસ થી પથ્થરની મૂર્તિ પથ્થરની મૂર્તિ બીજું શું બોલે થોડી હસ આપણને ખબર છે ન બોલે એટલે ન બોલે આપણે પાકું જ છે એ ન બોલે પરમાનુજી વિચારે જયારે એને વિનવણી કરી પણ છતાંય કોઈ હોકારો ન આવ્યો હવે જીવીને શું કરું છું દીકરા દીકરાને દેખાય દર્શન ન દે અને કાલિકાના હાથમાં તલવારે તો લેવા જ જવી પડે નહીં તલવાર ઉપાડી અને માથું કાપી નાખવાની તૈયારી માટે ઉપાડી ખેંચી જેવું માથું કાપવા ગયા માં કાલીએ હાથ પકડી લીધો એકદમ બથમાં લઈ લીધા અરે બેટા બેટા બેટા હા મા આજ આવ્યા તમે બસ થઈ ગયો સાક્ષાત્કાર પછી તો ભાઈ એની સેવા પૂજાની તો કોઈ વાત જ નથી આપડા આપણે ત્યાં મંદિરોની ગોપીનાથજી મહારાજ મદન મોડી વાતો કરી જ છે કે કેટલો સાક્ષાત્કાર કેવી રીતે બધા સંતો બ્રહ્મચારીઓ જે સેવા કરતા હોય માનંદ સ્વામી હોય તો ધોલેરામ સેવા કરતા હોય તો અડધી રાતે મદન મોહનજી મહારાજ આવીને ઉઠાડે હોય શિયાળાની ટાઈટ અરે ગોધડા ત્રણ ઠંકાવીને હું તો હશે મારે હેઠું પડી ગયું છે મને ટાઈટ ભાઈ મને ઓઢાડે હવે એકદમ તરત કોઠારી ને પડે ના તો બધો ચાવીનો જોડાય રાત્રે કોઈ આંટા મારે વળી કઈક ચોરી થઈ જાય તો આ બધું વ્યવહાર બહુ આડા આવે એટલે પછી લઈને એક બે જણા જઈને જઈ જોઈ તો ગોદડું નીચે પડી ગયેલું હવે કોણ કે છે ઠાકોરજીની આ બધી વેવલાય છે સેવા કરવી એ તો નથી સમજાતું એની વેવલાય છે બાકી તો ઓઢાડી તો જુઓ એને ફૂલ ધરાવી તો જુઓ એને આમ ધ્યાન રાખીને આમ તમે જોઈ તો જુઓ દર્શન તો કરી જુઓ અને પછી ગોધડી ઓઢાડી પછી આવીને સૂઈ ગયા ગરડામાં ગોપીનાથજી મહારાજ ને બ્રહ્મચારી થાળ ધરાવ્યો ને પછી સાંજનો થાળ ધરાવ્યો રાત પોળ ગયા આવીને છડી મારી અરે જ્યાં જોઈએ ત્યાં ગોપીનાથજી મહારાજ પોતે શ્યામ સુંદર સહજાનંદ સ્વામી રૂપ હું ઘણી વાર છું આ એક સમજવા જેવી વાત છે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ છે ને એ અક્ષરધામ સ્વરૂપ છે અને સહજાનંદ સ્વામી પૃથ્વી ઉપર હતા મનુષ્યરૂપ એ કેવા હતા એ ગોપીનાથજી નું રૂપ છે તમારે સહજાનંદ સ્વામી ધરતી ઉપર હતા એની આંગળીઓ કેવી હતા નખ કેવા હતા નેત્રો કેવા હતા મસ્તક કેવું હતું એની નાભી કેવી હતી ઉદર કેવું હતું છાતી કેવી હતી એ ઢાલવા છાતી કેવા બડકમદાર હતા કેવા એના ગોળ ચરણ આ અને કેવા ઘાંટીલા હતા એ નીરખવા હોય તો ગોપીનાથજીને જ નિરખ બહુ મોટી દયા કરી છે કે એમણે પોતાના સ્વરૂપમાં ઘાટમાં ગોપીનાથજી મહારાજ નું સ્વરૂપ પધરાવ્યું છે એ પૃથ્વી ઉપરનું રૂપ છે ધ્યાન કરવું હોય હવે ધ્યાન ધ્યાન વાતું કરો છો પડથારો વાંચો છો કીર્તનોમાં નંદ સંતો લખે છે કે કાન આવે છે ભૂજાઓ આવી છે આ બધું માપ લખે તો તમે ગોપીનાથજી નિરખ્યા વગર કેવી રીતે ધ્યાન કરો અને ગણાય ને પાછું મનમાં એવું છે ગરડા જવાની જરૂરત શું છે જેને નિષ્ઠા ન હોય એ ગરડા આવા તો તું બોલો અને એ બધા સર્વોપરી વાળા નિષ્ઠા ગણાય તમે જોયું ઘણા લોકો મુંબઈ છે ને તમારે વડતાલ સુધી જ આવે ગરડા જાય જ નહીં એમાં દસ લોકો જાતા હોય ભલે અને બઉ કેતો કે ની આંટી છે આંટી તારા દિલમાં છે પણ એને આંટી વળાવવા સાધુ જ હોય વડતાલ હરિકૃષ્ણ મહારાજ જરાય મહિમા ઓછો નથી આ બે જ મૂર્તિઓ એવી છે કે જેમાં શ્રીજી મહારાજ નીકળે સમાઈ દે નીકળે આ બે ગરડા પૃથ્વી જ્યાં સહજાનંદ અરે વૃંદાવન ગોકુલ તમે આજે પાંચ સાડા વર્ષ થઈ જાય તો આમ વ્રજભૂમિ માં લોકો આળોટતા હોય છે હે ને કે ગરડા વાત તમે મૂકી દો તમે કે જ્યાં ત્રીસ ત્રીસ વર્ષ સુધી સહજાનંદ સ્વામી જેમાં આળોટ્યા છે એમ કેવો પાંચ સો પારસો સેંકડો હરિભક્તો જે અક્ષરડીમાં પોતે નિવાસ કરી દેહોત્્ય દેહને કહેવાય શ્રી વિગ્રહનો અગ્નિ સંસ્કાર થયો જ્યાં માણકે વિયોગમાં પ્રાણ છોડી દીધા પૂંજા ડોડિયા જ્યાં પ્રાણ છોડી દીધા જ્યાં સેંકડો લોકો સહજાને સામેના દેહોદસર્ગ પછી વિયોગમાં આંસુઓ છા આંસુઓ એ ભૂમિ ઉપર પડ્યા કેવી કો એ લીમડો લીલડો જ્યાં પંક્તિઓ કરીને પીરસતા એ જીવબાના ઓર સામે હજી પણ રાખ્યું છે જ્યાં રોજ સહજાનંદ સ્વામી આવી અને થાળ જમતા એ સ્થાન હોય ને જો બીજું પણ મારું વિધાન છે બધાને આનું કારણ કે ડેફિનેશન એની પછી વ્યાખ્યા એનું લાંબુ કરવા જાવ તો આખો સમય નીકળી જાય પણ કાં પોતાને જ્ઞાનાંશ પ્રધાન હોય અને કાં જ્ઞાનાંશ પ્રધાન હોય એવાને જોગે કરીને આંટી પડી ગયું પકડી લીધું હોય તો જ એને ગઢડા ન ગમે પણ ખરેખર ભક્તિનું લક્ષણ શું છે માનવ ચરિત્રો ગમે ભગવાન માનવ લીલાઓનું સ્મરણ ગમે ચરિત્ર ગમે ગઢપુરી મનુષ્ય ચરિત્ર છે એ ભૂમિમાં કેમ કેમ ભાવ ન થાય મેં ઘરે વગર ને એવી રીતે આવ્યા હતા ને વડતાલ દર્શન કરીને આવ્યા મેં કીધું ગઢડા જાય જો હા હા જવું તો જવાય આમ તો ત્રીસ ત્રીસ વર્ષ ને મારા જ રવું જવાય ભેદ બુ ખાલી દેવી એ માણસ નું કામ બોલ આવું શું કામ રસ ચુકાય જાય તમે રસ ચુકાય જાય વડતાલ જાઓ તો અક્ષર ગયા હોય તમે આમ જોઈ ગયો એવી એવી હરિકૃષ્ણ ના સ્વરૂપ જેવું તમને એવું જ સ્વરૂપ હજ ગમે એટલા સંપ્રદાયમાં ડાળે ને એવું ના થાય એવું ના થાય અદભુત એમ ગઢપુરપતિ ગોપીનાથ આશરો હે તિહારો ભૂજાઓ નિરખવી પડે નેત્રો નિરખવા પડે નાભી નીરખવી પડે છાતી નિરખવી પડે પિંડીકાઓ નિરવી ઘણા અંગને ખબર નથી એ આને પિંડી કહેવાય જો આને પિંડી કહેવાય વિડીયો થાય છે ને દેખાય આને પીડી આજના જમાના કઈ ખબર નથી આ બોલતા હશે તો ખબર શું હોય છે પિંડી પાની શું આને પીંડી કેવાય આને પેની કેવાય આને ઘૂંટી કહેવાય બે બાજુ છે ને ઘૂંટી કહેવાય આને ફણો કેવાય આને આંગળીઓ કેવાય નખની ખબર હોય જવા આ જાનું જાનું એટલે ગોઠણ આને ગોઠણ ને જાનું કેવાય જાનુ કેવાય ને ગોઠણ કેવાય આ કર્ણ એટલે કર્ણ કેવાય ને કાને કહેવાય આ કપોળ કપોળ અને ગાલ બે એક કહેવાય આ નાસિકા એટલે નાક અને નાસિકા એમ આ ભ્રકુટી આ આંખ એ તો ખબર છે ને આ અને આ પાપણ છે આ પાપણ છે આ હોઠ કેવાય ઉપર નીચે એ તો ખબર હોય આ કંઠ છે આ ખભા છે આ ડેડરીયો છે આ ડેડરિયો ઘણી આવે છે ને તમારે આ ડેડરીઓ આજે આમ થાય ને આ ગોટલું ચડી જાય ને આપણે તો આવતું નથી ભૂલી જાય છે અને આ જે કોઈક ના હાથ તમે જોજો આમ આમ કરે ને તો આમ કળાઈ જે થાય ને અદભુત થાય આમ ઈ આને કળાઈ કહેવાય આ અહીંથી આ ભાગ છે ને બહારનો એને કરભ કહેવાય આ કરબ છે આ બધા જે આ અંદરના જે આ છે ને નથી દેખાતા એ પેલા બ્રહ્મચારી ને જ્યાં જોયું ત્યાં તો સામે ગોપીનાથજી મહારાજ અરે મહારાજ શું ભૂલ આ જો અમારા ઓઠ જો આ શું થઈ ગયું મારા ફફોલા થઈ ગયા ગોપીનાથજી ફફોલા થઈ આ શું કઢી ધરાવી ગરમ ગરમ અને એટલા ભાવથી તું કેતો હે મહારાજ જમો હે મહારાજ જમો મેં તો લઈને કટોરો મોઢે માઇન્ડ આ હોઠ દાજી ગયા તે જરા જાળવીને ઠારી જરા કઢી ધરાય સારું છે આ ઠાકોરજી બોલતો નથી હો આપણે હવેના જે થાળ છે બાપા હે રામ રામ રામ ઘણા આગ્રહ હતો તો રસોડામાં ઘડી હવા ફરી આવી પછી આવીએ એટલે ભાઈ કઈક સારી જગ્યા એ પધરાવો આ મરછાની ધૂણી ભૂત દેવાય ઠાકોરજી ને દેવાય ભલામણ એટલે આ પ્રત્યક્ષ રીતે જેમ સ્ત્રીઓને જોવાનો જે મારું કહેવાનું તાત્પર્ય છે સંતોનું કહેવાનું એ છે ભરતુરીનું કહેવાનું એ છે નિષ્કુળાનંદ સ્વામી કહેવાનું એ છે મોહન મુખ જોવાનું પડ્યું મેલી અને માનુની એટલે સ્ત્રીઓ એનું મુખ જોવા હે મૂર્ખ તું શા માટે એમાં જોડાય છે શા માટે જોડાય છે પાછો વળી જા અને ગોવિંદ તું ભજન કર ના રિસ્તર નાભિપ્રદેશમ દ્રષ્ટા મા ગા મોહાવેશમ પ્રાપ્ત થઈ જેટલા રૂપ જો બધા મળે એ ભાઈ તો પછી શુક્ર માં હેરાન થવું એના કરતા ભગવાન રૂપ જો ભગવાન ની મળે એ મળે લ્યો एटले श्रीजी महाराज कीधु रूप जी जो ने मरी जाए तो नहीं मे पर जो भगवान ने जो ए तो जरूर भगवान मे मे ने मे एटले पाचु शंकराचार्य जी कहे कि आ बद कर जीव मरण ने शरण थी जाए छे। तो पाछो वर्त नहीं हे बीजी बात ते समझो सुखत क्रियते पक्षी ना श्लोक સુખત ક્રિયતે રામા ભોગ પછી પશ્ચાદંત શરીરે રોગ પછી યદ્ય લોકે મરણ શરણ તદપી ન મુંચાતિ હવે યલોક અત્યારે આપણે પેલો આગલો પૂરો કયો हम आ श्लोक आवकपूर्वक हर्ष पूर्वक स्त्री अने विषय भोग भो। राजी थी स्त्रीय विषय सुख भोग जीव पर हंत, हंत हंत हंत एरर अरर પછી તો દુઃખ રોગનો કોઈ પાર નથી અને દુખનો પણ કોઈ પાર નથી અને યદ્યપિ લોકો મરણમ શરણમ ને જોકે પાછું મરણ શરણ થઈ જાય એટલે મરી જાય છે હેરાન થઈ થઈને મરી જાય છે તોય તદ્યપિ નમૂંચતી પાપા ચરણમ છતાયા આ પાપરૂપી આચરણ આ જીવ છોડતો નથી અને ગોવિંદ નું ભજન કરતો નથી માટે હે મૂળ તું ગોવિંદ ભગવાન નું ભજન કર આ એનો સીધે સીધો ગુજરાતી અર્થ છે કે સુખ પૂર્વક સ્ત્રીઓ ભોગ ભોગવે છે પણ અરે રે પછી તો મરીને બધાય અનંત રોગ અનંત દુઃખ અનંતે મરણ શરણ થાય છે તમને એક વાત કહું તમારી સામે કડવા લીમડાનો રસ એક ગ્લાસ અત્યારે ચૈત્ર મહિનો એટલે કડવા લીમડા રસ ઘણા કાઢતા હોય છે ફૂલ અને એક ગ્લાસ સાકર ના ગ્લાસ તમારી સામે બે મૂકી અત્યારે ચાલો ને થોડા ગ્લાસ આ લીમડાના કડવા પાન ના ફૂલ ગ્લાસ ભરીને લાવે અને થોડા ગ્લાસ આ શરબતના લાવે ખાંડના શરબતના સાકરના શરબતના ક્યુ પીવો ખાંડ સરબત લીમ રસ પીવો પણ તંદુરસ્તી કેટલા ડાયા તંદુરસ્તી પેલો કડવો રસ પીવે એમાં ઓલું ગળ્યું લાગે પણ માંદા પાડે બીમાર કરે એ સફેદ ઝેર છે અંદર શરીર ખોતરી નાખે ડાયાબિટી કડવું પણ પછી અમૃત આ દૂધ ને શિખર ને પૂરી ને ભજીયા પીઝા ને બધા છે ને જાત જાત ઢોસા ને દાબેલી ને પાણીપુરી ને બીજું કેટલું એ છે કોકોન સાવરિયાના ગોલાન આ બધા આઇસ્ક્રીમ ને ખાવું કેવું સારું લાગે સારું લાગે પણ તબિયત બગાડ નાખે ને બરાબર અને કોરું સૂકું રોટલી શાક દાળ સાદું સિમ્પલ ખાવ એ બહુ ભાવે ની રોજ જો કે ભાવે એ જ પણ જીવ એના કરતા પેલામાં લલચાય પણ જે સાદુ રોટલી દાલ બાદ શાક છાશ દહીં ગાજર નું નિર્દોષ અથાણું કોઠીમાની કાચરી અડદના સરસ મજાના મસાલા વાળા પાપડ અને હાબાણી હળી ઉભી રહી જાય સરસ સરસ મજાના ગાયના દૂધ ઉકાળીને ઠારી માટીના વાસણમાં જમાયેલું ગોરસ દહીં એ અને ગોળ દેશી ગોળ નો દવા નાખ્યા વગર નો અને બાજુમાં ઢીચણીયું મૂકીને પછી તમે બાજાર રોટલો જમો લ્યો બોલો એસી વર્ષ સુધી સોપારી કકડાખી એવા દાંત ને એવી તંદુરસ્તી રે અને બળદિયા જેવા પ્રાણી ને પણ જો ઢીકો મારે બા કરી ને બેસી જાય પેલું ખાવું સારું લાગે મીઠાઈ પણ શરીર ખોખલું થઈ જાય અને આવું ખાય સાદું લાગે રો મટીરિયલ જેવું લાગે પણ જીવે ત્યાં સુધી જીવે ત્યાં સુધી કેવી તંદુરસ્તી બરાબર લિફ્ટમાં બેસવું બી કે મર્સિડીસ ફરવું હેઠળ પગ ક્યાંય ન મૂકો જરાય મહેનત કરવી નહીં રોલિંગ ચેરમાં બેસી આરામ ફરમાવો એસી ની અંદર બેસવું એક દો મહેનત પૂરી કરવાની ટાઈટ ખાવાની ઉગાડે પગ રખડવાનું એને કાંઈ થાય કાંટા ઈ વાગે કાંટો એને ન વાગે ખરેખર એ છે ને આપણે ગુણાતીતાન સામે કે અમે એક વાર રસોડામાં આંટો મારવા ગયા તો સાધુ રાયડ પાડી ગયા એ સ્વામી નીચે કોલસો આવી ગયો સ્વામી કેવી વાત છે પણ સુખ કેમાં આવ્યું જે સારું નથી લાગતું એમાં બસ આજ વાત છે ભાઈ સંસાર તમામ ભોગમાં વિષયો પેલા અમૃત જેવા પરિણામે એકાદશી કરવા હરિસ્મૃતિ નો પાઠ કરવો વચરા ભક્ત ચિંતામાં નિયમ ધર્મ પાડવા આંખ્યો બંધ કરીને બેસવું ધ્યાન કરવું એ સારું લાગે કીડિયું ચડે લાલ કીડીઓ આવે ને એવી કીડીઓ ચડે પણ અનંત સુખ એ આપે અને ફિલ્મોમાં બેસું હરવું ફરો નહી નાથ નહીં મોડો તાલમાલ તજા આવે આખરે હેરાન હેરાન થઈ જાય એમાંથી દુઃખ નીકળે બસ આજ વાત શંકરાચાર્ય ઓહો બહુ સારું લાગે છે પણ હંત એટલે અરે અરે અરે અરે અરે અરા પછી તો બહુ જાજા બધા રોગ અને દુઃખ એનો પાર નથી માટે જીવ થોડુંક વિચારી અને વાત સાચ્યો समझदार्षण क्षणिक सुख दुख नो विस्तार मोटो समझाए बने लगना हम छापा मारत नो जुवान કષ્ટ સહન કરીને માવતરની બધી મહેનતને બધી ઘણી બધી તકલીફો વેઠી છોકરો ભણ્યો એમબીએ થયો અમેરિકા ગયો ત્યાં પણ સ્ટડી કર્યો મોટી સારી કંપનીમાં એને પોસ્ટ મળી ગઈ પગાર પણ સારો સમજો ને આજના આપણા અહીંના કેલ્ક્યુલેશન તમે કરો રૂપીઝમાં મહિને પાંચ સાત લાખ રૂપિયાનો પગાર એવડો મોટો પગાર રહેવા માટે મકાન બંગલાઓ ગાડીઓ परिवार परिस्तौल जो शरीर है लाटा पाटा छोको संसारे बदाय कंपनी मूंबई आयो बने घटना एम्बई में कोई स्त्री से मोहित थो राटल म रोका બઉ ઇન શોર્ટ કહું છું ટૂંકમાં કહું છું સવારે ઉઠ્યો પેલી મહિલા હતી નહીં પથારીમાં પણ જ્યાં જોયું કે બાજુમાં ચિઠ્ઠી પડી હતી બનેલી ઘટના છો બાજુમાં ચિઠ્ઠી પડી હતી એ ચીઠી ઉપાડીને એણે વાંચ્યું વાંચ્યામાં લખ્યું હતું યુ આર વેલકમ ટુ એચઆઈવી પોઝિટિવ ઇન્ફેક્ટેડ સોસાયટી જે ઇંગ ત્યારે સમજી ગયા છે કારણ કે પેલી મહિલા એઈડ્સ રોગગ્રસ્ત હતી કોણ જાણીએ ક્યાં ભવની એને પુરુષો સાથે પછી પેલી આમ ખીચ ચડી ગઈ કારણ કે એને કોઈ પુરુષે ચેપ આપ્યો હોય એઇડ્સનો રોગ કદાચ મોટા ભાગના જાણતા હોય ન પણ જાણતા હોય પણ એઈડ્સ વિશે જાણવું જરૂર એ સ્ત્રી પુરુષોના આવી રીતના સંસર્ગોથી શરીરના સુખના સંસર્ગથી આ રોગ લાગે છે પહેલી મહિલા ને એ રોગ હતો જ એડ્સ નો અને એડ્સ રોગ એવો છે શરીરમાં એક જ વાર ચેપ લાગ્યો પૂરું થઈ ગયું એનો ઈલાજ હજી નથી દુનિયામાં ક્યાંય નથી રીબાઈ રેબાય ને મરવાનો જિંદગી ટૂંકી જ થઈ જાય હવે એની એની પછી દશા જ દહીની છે હવે આટલી બધી સુખ સગવડતામાં પેલો યુવાન એ ક્ષણનો લોભ ક્ષણના સુખ માટે ગયો અને જયારે વાંચ્યું ચક્કર આવીને ગોથું ખાઈને પડી ગયું વાહનમાં આવ્યો પછી જિંદગી હારી ચૂક્યો મોત નિશ્ચિત થઈ ગયું પેલી તો મહિલા જતી રહી એટલે જ્યાં ત્યાં જ્યાં વૃત્તિ જાય છે ને એ બધા દુખ અને રોગ લેવાના પરિણામો છે માટે પુરુષોએ સંયમિત જીવન જીવવું જોઈએ ગ્રહસ્થ હોતો આજે આ તો શું છે કોઈ આપણે બહુ જાગૃતિ સમાજમાં કોઈ આપતા નથી બાકી લાખોની સંખ્યામાં ભારતની અંદર આ રોગના ચેપીઓ દર્દીઓ છે અને પુરુષ હતો એડ્સ લાગી ગયો હતો અને એની સામે એક જ વર્ષનો બાળક અને એની પત્ની હવે વિચારા ઓછું ભણેલા આ એને તો રોગનું નામે આવડતું ન હોય પણ છેલ્લા બાળક સામે પત્ની સામે જોતો જોતો જે દહીંની દશામાં એ મર્યો ગયો આખી મીચાઈ ગઈ પણ એને ખબર નથી કે પોતાને જે રાગેલો હતો એની પત્નીને પણ આપતો ગયો છે કારણ કે એ તો એના ઘરમાં છે એટલે એના સંસ્કાર થવાનો લઈ એનો રોગ આને આવ્યો એ દરમિયાન બાળકનો જન્મ છે બાળક એ રોગ સાથે જ જન્મો આની પેઢીઓ ચાલે છે અને આવી રીતે કેટલા કુટુંબો બરબાદ થઈ છે આ મહાભયંકર મહામારી છે અને હજી આ સમાજ જો સમજાય તો ભરખી જતા વાર ના લાગે એવો આ રોગ પણ ક્ષણ નો સુખ આખી જિંદગી નાખે એના ઉપરવાની વાત છે ખબર છે સુખતઃ ક્રિય રામા ભોગ ક્ષણના સુખ માટે સંસારના સુખ સારા લાગે છે પણ શંકરાચાર્યજી એ વખતે બોલ્યા છે અરા પછી કેવા રોગ થાય છે એ તો તમે જોવો એ વખતે એમણે કહ્યું છે અને કેવા દુઃખ છે એનો વિચાર કરો એક સ્ત્રી એ થોડી બદચલન થઈ છે મળ્યા પેપરમાં થોડા દિવસ પેલા જ હતું આ કઈ જો હું તમને બઉ ફ્રેન્કલી વાત કરું છું અખબારોમાં કઈ આવું આવે તો મને કઈ વાંચવું ગમતું નથી તમે સમજી લેજો પણ મને આમાંથી તમને કેવાનો મસાલો મળે છે આ વાત તમને હું ના કહું તમને મારે કઈ રીતે તમને કેવું બાકી મારે એને કંઈ જરૂર નથી પણ આ વાત આવે ને ત્યારે હું ધ્યાનથી જોઉં છું કે આનું કારણ શું છે એ જ વાત તમને કહું છું ત્યારે અમને એમાંથી આ ઉપદેશ દેખાય છે અરે રે જાણવા જેવું છે સમાજને પણ જાણવા જેવું નહીં વાંચતો હોય બીજું જ વાંચતા હવે એમાં એને મળે છે એમાં એના પરિવારનું કોઈ આવી ગયું હવે ઓલા પુરુષને ક્યાં જવું એટલે એક પીપ હતું ને ખાલી ડ્રમ સો દોઢસો બસો લીટર અનાજ કે પાણી ઢાકણું એમાં વાર લાગી ગઈ અને પેલો ત્યાં ત્યાં ગુંગળાઈ મરી ગયું ક્ષણ સુખ મોતની સજા અને આવા તો બીજા બીજા તમને પ્રસંગો કહું કેવા રોજે એવા કિસ્સા બનતા હોય છે પુરુષો કે સ્ત્રીઓ કે છોકરીઓ ભૂલથી આવે ને ગમે ત્યાં બેસી જાય અચાનક રંગી હાથ પકડાય હવે શું કરવું એટલે કેરોસીન છાંટીને બળી જાય આવા તો કેટલા પ્રસંગો આવે છે શું કરવું એટલે ઘણી જો આવા પ્રસંગો હોય ને ત્યારે સમજદાર લોકો હોય છે ને એ સીધો નથી હુમલો કરતા डापण काम करे जो गभराई जाए तो जन तो सही जाए। पर का सो ले निका। से जाए आज थाए। अले ये मरी जाए तात्लिक तो क्षण आ परिणाम आए का मरी जाए जो आ नी लिंक बता आम न थाय तो जेल थाय તો આજીવન સાબડવાનું હવે કેવી સરસ ખૂબસૂરત ભગવાને જિંદગી આપી હતી અને થોડાક પેલામાં ગયા કારણ કે ઈલિગલી જે કઈ વસ્તુ છે એનો સમાજમાં ક્યાંય સુખદ અંત આવ્યો નથી એક જ સૂત્ર મનમાં ગોખી રાખવાનું જે ખોટું છે એનું ફળ ખરાબ જ આવે બસ ખોટાનું કોઈથી સારું થાય જ નહીં લીમ કડવો લીમડો વાય એટલે બાવળીઓ વાવ્યો હોય તો પછી કાંટા જ આવે પછી એમાં હાફુસ પાયરી કેરી તો આવે જ નહીં એટલે આપણે કોઈ પણ કર્મ કરીએ ત્યારે પેલો વિચાર કરવાનો આ ખરાબ છે ખોટું છે ખોટું છે જીવમાં થા આપણે મૂકી દેવાનું કોઈ પરિણામ સારું ન હોય ગમે તેવું હોય એટલે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખ્યું ભાઈ શિક્ષાપત્રીની કથા તો અદભુત છે મહારાજ કે અપીભૂરી ફલમ ગમે તેવડું મોટું ફળ હોય પણ અધર્મથી મળતું હોય તો એને ક્યારેય ગ્રહણ ન કરે અડવું જ નહીં બોલો અપીભૂરી ફલમ ગમે તેવડું સુખદ ફળ દેખાતું હોય સારું મળતું એવું લાગતું હોય પણ ધર્મ ન હોય તો એને ગ્રહણ ન કરવું એ રસ્તો જ મૂકી દેવો અપીભૂરી ફલમ કરતું ત્યારે આપણે ફળ સામે જોઈએ છે લઈ લો હવે પછી કોણ જાણે છે ના એનો કોઈ દીધ સારું પરિણામ કોઈ દીશ આવે નહીં આ દુનિયામાં જેવું એવું છે એ પાઘડીને આપણે કે પાઘડીનો વળ છેડ એ ક્યાં છેડે આવે જ સારાનું સારું આવે ખરાબનું ફળ ખરાબ આવીને ઉભું જ રે દિલમાં પૂછી લેવાનું જ્યાં કાંઈ કરો ત્યારે આ સાચું છે સાચું છે સારું છે ના અંદર રણકો આવે આ ખોટું છે ખરાબ છે ઠીક નથી તો એનું પરિણામ સારું ન આવે બસ વાત પૂરી થઈ ગઈ હવે પછી જે કરવું હોય તે કરે પછી સૂત્ર આટલું જ છે સારું નથી ને ઠીક નથી યોગ્ય નથી ના નથી પતિ એનું પરિણામ સારું ના આવે એ પહેલું જ આવે તો પછી જેલમાં જાય સમજી લો ન જેલમાં જાય બની શકે કઈ બધા થોડા જેલમાં જાય છે જેલ ટૂંકી પડી જાય તો બધા કેટલાક ને ભરવા આખી દુનિયા જેલ હે આખી દુનિયા એવી ક્યાં જેલ રાખવી ચાલુ થઈ ગયું તું ધમાધમ માથાકૂટ કરવા એવી બરાડા પાડે ડોરકીપર કે પણ બેન મર્યાદા આપ્યું છે અંદર ના જવાય અરે ના શું જવાય મારે જવું જ છે ગમે તેમ કર પણ કારણ શું છે કારણ શું છે મારો હસબન્ડ છે હા બસ મારે એને બહાર કાઢવા વાઘડોરિપર કે હમણાં કાઢી દઉં એને કર્યું કે ભાઈ આ થિયેટરમાં પરસ્ત્રી સાથે જે આવ્યા હોય એ બહાર નીકળે અર્ધો હોલ ખાલી થઈ ગયો દુનિયા રાખી જેલ શું કરવાનું પણ માની લો કે જેનું ભાઈ આબરૂ જતી રે એના કરતા મરવું સારું એમ લોક માં કે છે મરવું તો નહીં જ હો પાછું કારણ કે પ્રાયશ્ચિત થાય પશ્ચાતાપ થાય એના કર્મો થાય સત્કર્મો થાય તો જીવ શુદ્ધ થઈને એ માર્ગે નીકળી જાય કે આમ ટૂંકાઈ દેવાથી કઈ નથી થતું પણ જીવીએ પણ આબરું ભાઈ બઉ ચારણ કવિઓ સરસ કીધું છે હાથ કપાઈ જાય સારું પગ કપાઈ જાય સારું કાન કપાઈ જાય સારું આ હોઠ કપાઈ જાય સારું પણ આ નાક કપાય નહીં સારું આ કેવું લાગે મારો વાળો ભૂપત તો બધા નાક જ કાપતો ભૂપત બારવટીયો એસી ને એવું જણા નાક કાપ્યા જુનાગઢ સોરઠમાં નાક કાપી નાખે બોલો પ્લાસ્ટિક સર્જરી ભળોંડા જેવું નાક કપાઈ જાય એ સારું નહીં એટલે જીવે તો પછી આબરુ વગર નું શું ભાઈ ક્યાંય સન્માન કોઈના દિલ માં ના આવે કોઈ જોવે તો એમ થાય ગાત આ છે તે છે કેવું કેવાય હવે ખરાબ ને પછી તો હવે તમે ચાલીસ પચાસ વર્ષ જિંદગી જુઓ એક વાર જે આમ કલંક લાગી ગયું પણ એક થોડા સુખ ને માટે આખી જિંદગીનો કલંક વિચાર કરવો થોડો આખી જિંદગી બે આબરું થઈને બુંદ છે ગઈ હોઝ છે નહી આતી અકબર બિરબલના દરબારની વાત છે ને કે અતર્યો અતર વેચવા આવ્યો એવું કિંમતી ખુશબુદાર અતર અકબરે લીધું ખરું લીધો ને આમ આમ ખોલતો હતો એમાં એક ટીપુ નીચે પડી ગયું ચોપડી દીધું કિંમતી અતર પણ બીરબલ બેઠો તો ને એ જોઈ રહ્યો આમ આવો શેન ભારત વર્ષ અને ટીપુ આમ લઈ લીધું બોલ્યો ને પણ મુખ મૂછમાં હસી ગયો એ હસી ગયું અકબર જોઈ ગયો ખરાબ વાત થઈ ગઈ આવડો મોટો શહેનશાહ બુંદ પડી ગઈ એને મેં લીધું આવી શીશી ઢોળાઈ જાય તો મારે ન અડાય વાત એને પોઝિશન પ્રમાણે તો ન લેવાય ને અકબર જેવો અકબર એક ટીપવા સ્વરા અતરનું પડી જાય અને આમ લઈ લે લોભિયા આપડે ઘણા એવા હોય તિનચર ની શીસી હાથ માંથી પડી ગઈ ફૂટી ગઈ તો હાથમાં ચાકુ મારી ચોપડી દીધું ઢોળી બગાડાય થોડું લે રસોડા ચાકુ લેવાય ને આંગળી ઉપર મારીને કિંચે છોપડી દીધો ઉપયોગ કરી લેવાય ને હવે એટલે ટીપુ એને બીરબલ હસી ગયો અકબર ને આ ભૂંડી કરી પણ મારે બીરબલ દેખાડી દેવું છે હું કઈ લોભ્યો નથી એવું એને અતર મંગાવ્યું સેન્સર શું ના કરે અને એ અતર કિંમતી એક નાની આવડી સીસી દસ વીસ એમ ની હોય તો ત્રણસો રૂપિયાનું એવું કિંમતી અતર પણ શહેનશાહ અકબર શું હુકમ કરવો આખો હોજ ભરાયો અને નગરમાં બધા દરબારીઓ નાવ નાવા માટે બિરબલે આવ્યો અકબર મહારાજ ક્યાંય હાજર છે બિરબલ આવ્યો પણ બિરબલે અકબર પાસે જઈને કીધું મહારાજ અપરાધ માફ કરજો તો એક વાત કેવી છે તો કે બોલો દંડ નહીં કરો ને અરે તને દંડો આજ તો નહીં જ નહી કરો નહી હા મહારાજ તો સુન લો બુંદ છે ગઈ હોઝ છે નહી તમે એમ માનતા હોઝ ભરાય ને હવે પછી બીરબલ મનમાંથી પેલી છાપ નીકળી જાય ઈ નીકળે નહિ હોય મહારાજ હા એ તો મારા મનમાં જ છે તમે આમ જે લઈ લીધું ને એ હજી મને નથી ભૂલાનું એમ આ બધી વાત સંસારમાં આડે અવડે રસ્તેથી સુખ લેવા જાય છે એ પછી ગમે તેટલું કરે તો જિંદગીમાં કલંક લાગ્યો એ ભૂસાતું નથી આવું જ થાય છે એટલે કાં કલંક કરી જાય સમજાય પેલા કા મરી જાય કા જેલમાં જાય કા અબરૂ કલંક લાગી જાય સમજી લ્યો આમાંનું કઈ ન થાય હવે એક બહુ મહત્વની વાત કહેવા જાઉં છું તમને કોઈ મરવાનું થાય ન એને કોઈ જેલમાં થાય ન એને કોઈ ખબર જ ન પડે કલંક ક્યાં લાગે ખબર હોય છે તો ક્યાં આબરૂ છે આબરૂદાર થઈને ફરે છે તો આમાં કઈ નડ્યું નહીં ને હવે સમજવાનું છે આમાંનું ભલે કઈ ન થાય પણ પાપ એ પાપ છે અને ગમે ત્યારે નડે છે જીવતા ન નડે મરતી વખતે નડે મરતી વખતે ન નડ્યું मर नड़े पाप छोड़े हाँ मन में राोट पाप यप यू पुण्य थी रीते ना भोगवा आज समाज बाबतो हो કે સમાજ એને ખોટું ન ગણતો હોય તો શું એને કઈ કલંક ન લાગે અથવા તો જેલ ન થાય સજા ન થાય કાંઈ ન થાય બધું હમણાં તું ચાલ્યું છે ને લીવ ઇન રિલેશનશીપ હા બસ જો આ જેટલા સમજી ગયા એ હસી ગયા એને ખ્યાલ આવી ગયો ના સમજવું જોઈએ આ હું હજી ફરીને કહું છું આ કઈ જાણવાની જરૂર નથી પણ મારે સમાજની તાસીર જાણવી પડે છે એટલે રિસન્ટ આ બધું જોવું પડે છે ક્યાં સમાજ જઈ રહ્યો છે લીવ ઇન રિલેશનશીપ લગ્ન ની કરવાની કાંઈ જરૂર નહીં મન મળી ગયા છે પરિણામ હવે સાથે રહ્યો બાલ પેદા કરો અને રહ્યો પરણવાની કોઈ જરૂર નહી હવે ક્યાં જાય વિચાર કરો શાસ્ત્રની રીતે પાપ પાપ જ મારે એ મુદ્દો કેવો છે ભલે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ કહી દે તો સમાજમાં ન નડે તમને કોઈ પણ અગ્નિ સાક્ષી એ કે ધર્મશાસ્ત્રની દ્રષ્ટિએ વેદવિધિથી કે પોતાના ધર્મની પરંપ્રમાણે તમે પતિ પત્ની તરીકે તમે હસ્તમિલાપ નથી કર્યો સ્વીકૃતિ સમાજની સામે નથી લીધી વૈદિક વિધિ કે જે વિધિથી નથી થયા હું તો તમને એ પણ કહું કે તમે કોર્ટ મેરેજ કરો એ કદાચ આજની સમસ્યાની કોઈક એવા પ્રસંગે પાસપોર્ટ બનાવવા કે પેલી રીતે જરૂરિયાત હશે પણ હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન થવા જ જોઈએ તો જે ધર્મ પત્ની કહેવાય નહીં તે નીતિ પત્ની કહેવાય નીતિ પત્ની થકી જે દીકરાઓ થાય એ દીકરાઓ પછી પિંડ શ્રાદ્ધ કર્મ કઈ કરે એ બાપાને મળે નહીં કારણ કે ઉપર અર્યમાં આદિ પિતૃઓ છે સાત આ તમે શ્રાદ્ધ કર્મ કરો સત્કર્મ કરો ત્યારે એ પુણ જે ફળ છે એ અર્યમાં પિતૃઓ પાસે જાય અર્યમાં પિતૃઓ છે એ એનો ચોપડો જોવે કે ફલાણા દીકરાએ આના પાછળ કર્મ કર્યું છે તો એ બાપો ક્યાં છે છે એને પોચાડો બીજા પિત્રો છે બદલાય લખાયું હોય કે હવે આ આની પત્ની છે આ એનો પતિ છે આ એના બાળકો છે હવે જેને વેદવિધિ કરી જ નથી તો સાક્ષી કોણ આપે ન અગ્નિ આપે ન સૂર્ય આપે ન ચંદ્ર આપે હાઈકોર્ટ તો ન્યા હાલતી નથી સુપ્રીમ કોર્ટ ત્યાં પહોંચતી નથી આનો કોઈ પિતા જડતો નથી માટે ફેંકી દો મેળ્યું એટલે હિન્દુ વિધિ પ્રમાણે અવશ્ય અગ્નિ ની વેદ મંત્ર સાથી લગ્ન કરવું અને પછી જ પ્રદોત્પત્તિ કરવી તો તમને કઈ સત્કર્મ મળે અને શાસ્ત્ર ની તમને ફળ મળે એટલે સમાજમાં કોઈ સુપ્રીમ કોર્ટ કેબરૂ કઈ નહીં કારણ કે પરિણામ દીકરાઓ પેદા કર્યા સાથે રહી પણ શાસ્ત્ર ની ન્યાય નથી એટલે શાસ્ત્ર એને શું કે છે વ્યભિચાર જ કહે છે સુપ્રીમ કોર્ટ નથી કે સમાજ નહીં કહે ધર્મ શું કે છે એ વિચાર છે એની પાપ છે પત્રી એટલે એનું ફળ સારું આવે નહી એને પાપ છે પાપની સજા જ ભોગવવાની આવે બીજું હવે આજે તો જમાનો ઘણી બધી છૂટો આપે છે શું કરીએ એટલે કે ધર્મ નથી બની જતો નીતિ બને સામાજિક નીતિ તો અમેરિકાની જુદી હોય ભારતની જુદી હોય રશિયા જુદી હોય રશિયામાં તમે જે કરતા હોય અહીંયા તમે કરો તો તમને જેલ મળે અહિયાં જે કરતા હોય રસાય જેમ કરો જેલ મળે રિયલ અને છતાંય સમજવા જેવી એક વાત ઓગણીસો સિત્તેર ના દાયકામાં માતા પિતા પોતાના બહુ ધ્યાનથી સાંભળજો કેવો સમાજ જાય છે અને સમાજ હકાર આપી દે છતાં ખોટું ખોટું ઓગણીસો દાયકામાં મા બાપ પોતાના દીકરાને કેતા કે બેટા પરણવા જેવડો થયો છો પરણ પણ અમે કહીએ એ જ છોકરી સાથે પરણ બીજી નહીં નહી ઘરમાં ટાંટયો નહીં કડક હતા અને છોકરાને પરણું પડતું મા બાપની પસંદગી એસી ના દાયકા વડીલો એવું કેવું પીડ્યું વડીલોને સમાજ બદલી ગયો બેટા પરણો અમારી પસંદગીની છોકરી ન પરણો તો વાંધો નહીં પણ આપણી જ્ઞાતિની છોકરી પરણ છે આટલો જમાનો જો ફેર્યો સમજાય છે ટ્વીસ્ટ થયો એટલો બદલ્યો ફેર ચેન્જ આવ્યો અમારું પસંદ કરેલું પાત્ર ન પરડે તો કઈ વાંધો નહીં તારી મરજીની વાત પણ આપણી જ્ઞાતિની છોકરી પરણવા છીએ વિષા વાણિયા શ્રીમાળી છે તો શ્રીમાળી એ આપડી જ્ઞાતિ આપણી ગોળ એની છોકરીને પરણ જે હા નહીતર અમને નહીં પસંદ પડે નહીતર મારે અમારે તમારે કોઈ વ્યવહાર નથી પાણ પછી દસ વર્ષ ગયા અને ઓગણીસો નેવું નો સાલ આવી એટલે મડીલોને ફરજિયાત પણ કેવું પડ્યું જો દીકરા પરણવા જેવડો થયો છે વાંધો નહી આપણી જ્ઞાતિની છોકરી પરણે નહીં વાંધો નહીં પણ આપણા સમાજની પરણ ભલે કડવા છો તો લેવા પરણ દશા છો તો વિશા પરણ શ્રીમાળી છો તો ઘટમાળીને પરણ હું મને શ્રીમાળી ને હામે છે ન આવડ્યું ઘટમાળી કરી હોય એ પાછું ઘટ માડી આપણને શું ખબર એટલે એની આખો મોટો વિસ્તાર સમાજનો કારણ કે જ્ઞાતિમાં ભૂલી જા ન પર વાંધો નહીં જ્ઞાતિની ન પરણે લેવા કાઢવા તો વાંધો નહીં આપણા સમાજની જે આપણા સમાજમાં અરસપર ગોળ પણ એ છોકરીને પરણ જે નહીતર અમને પસંદ નહીં પડે અને પછી બે નો સૈકો આવ્યો ઈસવીસન બે એટલે મા બાપ ને ફરજીયાત કેવું અમારી પસંદગી એ લઈ આવતો નહી કમસે કમ હિન્દુ ભલે તું પટેલ છો ને લઈ આવે વાણિયા છો ને લઈ આવે જે પણ હિન્દુ લાવજે અને આજે બે કોક છોકરીને પરણ ગયા કારણ કે જો આજે છોકરા છોકરા પરણે છે છોકરીઓ છોકરીઓ પરણે છે આ બધો આ કદડો છે છતાં હું કઈને મારે શું કે હિન્દુ ધર્મની રક્ષાની જ વાત કરી રહ્યો છું અને વ્યક્તિગત ધર્મની વાત રક્ષાની સમાજે છૂટ આપી દીધી કોર્ટે છૂટ આપી દીધી કે પુરુષો પુરુષો પરણે સ્ત્રીઓ શ્રીનો પરણે એટલે એ કઈ ધર્મ છે એટલે સમાજે હા પાડી કોર્ટે હા પાડી અને એવી રીતે પરણે અને જે હોય પણ એનાથી પાપ મટી જતું નથી આ મારે તમને કેવું છે સુપ્રીમ કોર્ટ તમને લીવ ઇન રિલેશનશીપ ની તમને મંજૂરી આપતી હોય તો એ પૂર્ણ નથી થઈ જતું પરિણામ ભયંકર ભોગવવું પડશે વ્યભિચાર છે એ એકસો ને એક લાખ ટકા વ્યવિચાર છે એમ પુરુષો પુરુષો પર સ્ત્રીઓ સ્ત્રીઓ પર તો એ ધર્મ નથી એ કઈ લગ્ન થોડું છે વ્યભિચાર છે એક કરોડ ને એક ટકો વ્યવિચાર છે અને એનું ફળ એ પાપ છે એ દુઃખ છે એટલે સમાજ તો ગમે તે મંજૂરી આપી ન પકડાય ન થાય પેલું કાંઈ ન થાય પણ એને ભોગવવું તો પડે જો તમને એને એક્સેલન્ટ તમને દ્રષ્ટાંત આપો મહારાષ્ટ્રમાં તમે જાઓ રાજસ્થાનમાં જાઓ આખા ભારતમાં ગમે ત્યાં જાઓ દારૂની છૂટ છે અહીંયા તમે પીવો કદાચ પકડે પોલીસ જેલમાં નાખે બરાબર છે મહારાષ્ટ્રમાં પીવો તમને કોઈ નડતું નથી દીવમાં જઈને પીવો ક્યાં કોઈ નડે રાજસ્થાનમાં પીવો થર્ટી ની પાર્ટી કરો કોણ નડે છે એનાથી એ થઈ જાય શરાબ પાન કરવું એ શાસ્ત્ર ની ન્યાય દરેક ધર્મની અંદર ઇસ્લામ હોય પછી પેલો હોય ગમે તે દરેક ધર્મની અંદર મના છે એ પાપ છે શરાબ ન પીવું બરાબર છે સમાજે હા પાડી પણ એ પૂર્ણ નથી થઈ જતું પાપ છે માંસાહાર કરો માંસાહાર કરો તો કોઈ જેલ નાખી દેશે ચિકન બિર્યાની આ બધું ખાય આમલેટ ખાય તો શું એને જેલની સજા થાય છે ના તો શું પૂર્ણ થાય છે માંસાહાર પાપ છે માણસ નો અર્થ જે છે મામ સહ મામ એટલે મને મને અત્યારે તું ખાય છે તો તને હું ખાઈશ એ ફળ તારે ભોગવું જ પડશે એ પશુ પક્ષીઓ મારી મારીને ખાય છે રાહ જોઈને બેસે છે કારણ કે પાપ એ પાપ છે સમાજ હા પાડી દીધે એનાથી કઈ માંસાહાર પૂર્ણ થઈ જતું નથી શરાબ પાન કઈ પૂર્ણ થઈ જતું નથી એમ આવા ઈલિગલી ન હોય પણ સમાજે હા પાડી દીધું એનાથી કઈ ધર્મ વિરુદ્ધ જે કઈ છે અરે અસલ ધર્મની નીતિની વિરુદ્ધ જે છે એ કાય પૂર્ણ થઈ જતું નથી એના ફળ ભોગવવા જે પડે છે એક ભટજી હતા બે જ વાત કહી દઈશ બ્રાહ્મણ ભટજી લોકો પરફેક્ટ ભટજી નહીં પણ બ્રાહ્મણ કથા કરે ભાગવત ની પણ ચરિત્ર નો ચારિત્ર નું ઠેકાણું નહીં તે શું ગામડાઓમાં જતા હોય ગમે ત્યાં જતા હોય કથા કરે ભોળી સ્ત્રીઓ વધારે સાંભળવા આવતી એ જમાને વધારે સ્ત્રીઓ આવે પછી સ્ત્રીઓ સાથે આડા વ્યવહારો થાય એમાં એક ગામમાં સાત આઠ દિવસ આવી કથાઓ ચાલે કોઈ સ્ત્રીઓને ફસાવી લે છે સ્ત્રી તો બિચારી સાવ ભોળી હતી ધર્મના નામે ભોળાવી હશે જે હશે તે કથા પૂરી થઈ વાત સાંભળજો અક્ષરાનંદ સ્વામી લખી છે કથા પૂરી થઈ આખું ગામ પછી વળાવવા જાય ગોર મહારાજ ને વધતા કથાકાર ને ગામના ગોંદ્રા સુધી બધા ઢોલ વગાડ્યા કંકુ ચોખા ઉડાડ્યા ફૂલાર ઉડાડ્યા ને એ બધું દાન દક્ષિણા દીદી ગોર બાપાને વધ્યા કથાકાર ને આ પેલી હતી એ પછી પેલા ભટજીને પાછી વળાવતા વળાવતા પૂછ્યું અરે ભટજી બાપા હા હવે આપણે ક્યાં ભેળા થાય એ પેલા કથાકારે સરસ કીધું એ કે હવે આપણે જમપુરી ભેડા થશે બોલો વાત એને ઉત્તર સાચીઓ કે આ ભાગવત જેવા બધા શાસ્ત્રો સાચા છે એટલે આપણે જમપુરીમાં ભેડા થશું એ સિવાય બીજે ક્યાંય ભેડા થવા જેવું છે નહીં થશું નહીં ત્યાં થશું પણ મનાય જમપુરીનું કોણ માને એ નરક કોણ માને અરે પૃથ્વી ઉપર જ આ બધા કર્મો કરેલાના એવા એવા રોગ થઈને ભોગવવા આવે છે પશુઓની યોનીમાં મનુષ્યોની યોનીઓમાં એ બધા એવા કર્મોના જ ફળ છે પણ છતાંય તમને જમ્પુરીનો એક તમને વાત કરીને પછી પૂરું મજાની વાત શ્રીજી મહારાજ જયારે હતા પૃથ્વી ઉપર આ પ્રસંગ છે ને મને ઘણા વર્ષ પહેલા એ દાદા કહેલો એ હું તમને કઉ છું થોડું મને આમાં નામઠામને બધું વિસ્મૃત થઈ ગયું છે પણ એ પ્રસંગ હું તમને કહું એટલે ક્યારે મહારાજ સંતોને બધા ફરવા મોકલતા સંતો ગામડે મોકલે સંતો કે મહારાજ અમે ગામ ગામ જઈએ લોકો ઘણા વિરોધી હોય આ હોય તે હોય તો જાત જાતના અવનવા બધા પ્રશ્નો પૂછે તો અમે કંઈ ભીણા ન હોઈએ શાસ્ત્ર એટલો અભ્યાસ ન હોય તો અમે એને ઉત્તર શું વાળીએ એમાં અમને મુશ્કેલી પડે મહારાજ કે તમારે કઈ પ્રશ્નો ભગવાન સ્વામીનારાયણ તો ઐશ્વર્ય છૂટા મૂક્યા હતા એમને એટલે કોઈને રૂમાલ આપે કોઈને ફૂલ આપે કોઈને લાકડાને છડી આપે કોઈને ચરણાવીને પાડી આપે આવું બધું આપતા અને કે લો આ તમે લઈ જાઓ ગામ લોકો આવે બેસે આવડે એવી વાતો કરજો અને પછી આ કચરણા આપ્યા હોય કે લાકડી આપી હોય કે આ રૂમાલ હોય દર્શન કરાવજો લાકડી આપી લીલું સમાધિ થશે જાગી જશે જાગીને પછી બધો અનુભવ તો થઈ ગયો એટલે પગમાં પડશે અને તરત જ ભગવાન શરણે તમારે તરત કંઠી પહેરાય વર્તમાન ધરાવે સત્સંગી કરવાના બસ થઈ ગયા ને હરિભજન કરતા હા હે મહારાજ બહુ સારું આવી રીતે સંતો ફરતા ઘણા એમાં એક મંડળ આવી રીતે ફરતું છે એ વિસ્તારોમાં દે આવે છે ગામડાના લોકો ભેડા થયા તો સંતોએ તો વાત ઉપાડી કે ભાઈ પાપ કરે તો એના ફળ સારા ના આવે મરીને જમપુરીના દુઃખ ભોગવવા પડે અને જમપુરીમાં તો ભાઈ દુઃખનો કોઈ પાર નથી ના તો માણસને કાપી કાપીને ગુચા કાઢી નાખે કરવતમાં નાખે સિંચોડામાં નાખે આ પક્ષીઓ કાપે આ ચોંચે ને એવું બધું જમ્મુના બહુ વર્ણન કર્યા એક બેઠો હતો ને બમપુરી કઈ છે નહી આ તો શું છે નાનું છોકરું રોતું રડતું છાનું રહી જાય એટલા માટે પછી ન કે બધા કે જો બાઘડું આવ્યો એમાં સાધુ બાવાઓ લોકોને ડરાવા માટે આ જમપુરી ઉભી કરી છે બાકી કઈ જમપુરી બમપુરી નથી આજના ઘણા ડાય ને ભણેલા ને કથા કરનારા એ હોય છે બધી પછી ખબર પડશે એટલે આવું કઈ છે નહીં ઓલા સાધુ ને તો ભાઈ હતું જ લાકડી આપી મહારાજે લીલો છેડો ને દર્દી ને અડાડ્યો અડાડ્યા બેડું થયું ગોથું ખાધું चेतना विलिन थी गई उड़सड़ जमपुरी रोकड़ू भाई जमपुरी बमपूरी खोटी के तो, तो। लाकड़ी लीलो छेड़ो अडाइड गोथो गट आना बाम्पूरे चौद करोड़ का भयंकर चित्त उकड़ता लोह सी सा कुंड जीवन नाख्या त्राही त्राही था કરવત થી કાપતા હોય લોચા ઉડતા હોય બબે ટુકડા હોય ભયંકર મોટી ચાચુવાળા લોહ ચાંચુ વાળા એવા પક્ષીઓ કરીને આંખીના ડોળા ફાડી ફાડીને ખાઈ જાય તમે વાઇલ્ડ લાઈફની વિડીયો જોયો ને તો એ ઘણીવાર દીપડા સિંહ નાના મૃગલા હોય પકડીને આમ સામે ખેંચા ખેંચી ખરેને તો જીવતું મૃગલું વચ્ચેથી બે ટુકડા થઈ જાય ભાગવત માં કયું છે ઉપલી જમપુરી ન મનાય ને તો પૃથ્વી ઉપર પણ છે આ જે વર્ણન કર્યા છે ને બધા અહીંયા થાય છે જીવતા સાપ તેલમાં તળી એને ખાય છે લોકો એ શું છે જમપુરી જીવતા પ્રાણીઓને કાપીને ખાય છે શું છે જમપુરી અડાડે તો રાયડ પડી જાય તો નાના વાછડા બળદ બનાવવા માટે વૃક્ષણ નો ઉછેદ કરે વિચાર તો કરો ને માસુમ કોમળ અંગમાં આવી રીતે જયારે ધારબાર બ્લેડ મુકતા છે ત્યારે એ નાના બે ચાર મહિનાનું વાછરડું હોય એની દશા શું થતી હશે મૂર્છા આવી જાય એ દુઃખ ઓછું છે આ જમપુરી જ છે જમપુરી છે અમે મસાઈ મારા આફ્રિકાનું પ્રાણીઓનું એ અમે એકવાર જોવા ગયા તા અમારી નજર સામે અમે જોયું એક આ જંગલી ગાય હોય છે ને એની નાની વાછરડી એને ઝરખે પકડી લીધી અને ઝરખ મળો હોશિયા પગ હોય એના પાછળના પગ ને પાછળ જે ગાળો હોય ને એને કાપી નાખ્યો અને પગ હાલે જ નહીં ને આમ એટલે કાપી નાખ્યો એટલે ઓલી વાછડી પડી ગઈ પડી ગઈ એટલે એને પાછળ પેટના ભાગેથી ખાવા માંડ્યું અને અમારી જેમ જ બધામાં ઉભા રહી ગયા કારણ કે ગાડીમાંથી નીચે ઉતરવાની તો સખત મનાય અને આ લાઈવ આ બધું જોતા હું જોતો હતો પણ મને તો આ બધી જમપુરી વાંચી હોય દેખાતી હતી મેં કીધું આ વર્ણન અહીંયા જ છે ને ઓલી ગાય રાયડ્યો પાડે અને જરખ એના આંતરડા ખેંચ્યા મેં કીધું જો આ છે એવું જ છે ત્યાં તો ઝાડ ઉપરથી ગીધડાઓ આવ્યા ઈગલ અને આમ ચાપ ચાપ આંખો ટોચી ડોળા ખાઈ ગયા મેળા કોઈ જીભ ખાવા મીડા ઓલા ખાવા ઓલો ઝરક મેળું ખોતરીને ખાવા આવી રીતે વીસ મિનિટ થઈ છતાં ગાયનો જીવ જતો નતો એ કેટલી વેદના હશે કહો એ દેહ જયારે આપણે આવે ત્યારે ભોગવાનું આવે એટલે કયું છે ભલા આ બધા દુઃખ થી બચવું હોય તો આજે ભજગોવિંદ ગોવિંદમ ભજ મૂળ મતે ભગવાન ભજી લે ડાપણ કઈ કામ નહી આવે મરી જશું આવી રીતે બધા દુઃખ ભોગવી ભોગવી એટલે ગયો જમપુરીમાં અને આ બધી વિખરાળતા અને આમ જાય છે જોતો જોતો કથા જોજો એમાં એક દ્રશ્ય ભયંકર જોયું જે માણસને શુક્રનો મોટો હોલ હોજ અને એમાં ડૂબકા ખાય વળી પાછો પડી જાય વળી પાછો ડૂબકા ખાય અને આ જે સેક્શન હતું ને એમાં બધી પ્રકારની એમાં એની સજાઓ ચાલતી જાત જાતને અને આ જોઈએ રાખે પણ આશ્ચર્ય એ થયું આને જોયો આની સામે કુંડ માં પીડ્યો એના ગામ નો દર્દી થોડા દિવસ પેલા મરી ગયો હતો એમ આ કે તું એલો દર્જી મન્યો દર્જી એલા હા કે હાકા હું ઈ પોતે અરે તું અહીંયા ભાઈ સાહેબ ચોથા રાશો રડ્યો આ પરસ્ત્રીઓના વ્યવહાર કર્યા નો આ ફળ હું આજે અહીંથી લઈને રેડીને બીજે નાખશે બીજા આજે આખી લાઈનો છે ને એમાં બધે અમારે આ જ રાખે છે આનો અંત ક્યારે આવશે એ કઈ ખબર નથી ભાઈ ત્યારે બધું ખોટું માન્યું પણ અત્યારે હવે કોઈ અંત આવતો નથી આ બધા અમારી હેડીના છે આ બધા આ ધર જે ધંધા કર્યા એ બધા ભોગવે છે હોયલો જોવે ત્યાં એને પરસો વળે આ હા હા હા હવે શું કરું વાત બહુ સરસ કરી દરજીએ એને કીધું આપણો ગામનો બાબાજી એને મારે ભાઈ બંધી હતી તને ખબર છે ને તો હા પણ અમે શું ધંધા કરતા એ કોઈને ખબર નથી મારું એ જાણે એનું શું જાણું બાવાજી માને તો નહીં પણ જો ભાઈ તને હિંમત હાલત કહેજે આ મારું દુઃખ તો એ ધંધો મૂકી દે નહીતર મરી ગયો એને કહેજો કે રામનું ભજન કરે હરીનું ભજન કરે બાકી હું અહીંયા જે ભોગવું છું ભોગવી શકાય એવું નથી આમાં મારો ક્યારે છુટકારો થશે એ મને કાંઈ ખબર નથી પણ હવે એ તારું માને કે ન માને જવા દે પણ એક બીજું કામ કરીશ તો કે હા બોલો મારે ઘરે જ્યાં બકરી બાંધી છે ને खीला नीचे मैं बसो रूपया दाइटा तू मार छोरा के जी का खोदी का बसो रूपयात्कर्म मा करे दानधर्म करे कई करे तो कदाच आमा मारो वेलो छुटकारो थ दया कर दरमियान आज आज लाकड़ी अडाड़ी सड़ आठ आओ पाछो પાછો આવ્યો પણ પોઝિશન બગડી ગઈ હતી સાધુ મહારાજ કે જાઓ તમે પેલા સ્નાન કરી આવો તો આવો હા મહારાજ આવ્યો બધી વાત સાચી જમપુરી સાચી છે પણ એક કામ પતાવી એમાં પાકું થાય તમારે શરણે આવ્યો હમ ઘડી આવ્યો કે ગયો નાયો ધોયો છે કે નહીં ખબર નહીં પણ પેલો સીધો પેલા દર્દી ઘેરે ગયો એના છોકરાને જઈને કીધું છકરા તારે પૈસા જોઈ પૈસા અરે અત્યારે તો આ દુઃખની આટી લઈ ગઈ પૈસા કોને ન જોઈ તો પૈસા તને દેખાડું હે હા આ બકરી બાંધીને એનો ખીલો છે ને હા એ ખોઈ પણ અહીંયા ખોઈ દે ઈ ખીલો ખોઈ નીચેથી બસો રૂપિયા નીકળશે આને પોતાની ખાતરી જોવી હતી ને અને એને ખીલો ખોઈ દો રૂપિયા નીકળ્યા છોકરા ને આવી રીતે હેરાન થયો છે આ તો પેલા સ્વામિનારાયણ ના સાધુ આવ્યા મને મેં જમપુરી ખોટી છે એમ કીધું ને મને જે ઢઠાડ્યો ને એમાં ગયો એમાં આ તારા બાપ મુલાકાત થઈ મને તો ભગવાનનો રસ્તો હવે મળી જ ગયો છે પણ તારા બાપે મને કીધું છે કે આ મારા છોકરા ને કેજે કે આમાંથી કોઈ સત્કર્મ કરે દાન ધર્મ કરે કઈક સારું કર્મ કરે સત્કર્મ તો વેલો ભલા હવે આમાંથી બાપ મોક્ષ થાય કે ન્યાથી છૂટે એવું કઈ કરોકરો કે એની પેટનું પૂરું નથી થતું એમ એના છૂટવાના શું અમારે વાધા કરવા જોયે ને સ્વાર્થી સંસાર બાપનું જે થો એ થાય અમારું થતું નથી કરતા શું ફેર પીડ્યો હે પૈસા અમારે છે અમારો બાપો હતો પૈસા અમારા એનું એને કરીને જવું જોઈએ પાછલા કોઈ કઈ કરશે નહી માટે હાથે સાથે અપના હાથ જગન્નાથ અત્યારે ભજન કરી લો અત્યારે સત્સંગ કરી લ્યો અત્યારે દાન ધર્મ કરી લો અત્યારે ભાગવત બેસાડી તો હરખું પોચે ન પહોંચે ભાઈ અત્યારે આપણા કાનમાં પહોંચી જાય ને જીવાઈ જાય એવું કરી લયું કબાસ્પદ ઉદ્ધાર ધંધો આમાં શું કામ રાખવું અલે ઓલાય ક્યાં પછી માયનું નહીં એનું જે થવું થાય પણ પેલો દોડી ભાવતરી ગયો મર્યા પછી પણ ભોગવવું પડે છે અદ્યપી લોકો મરણમ શરણમ તદપી ને મૂનતી પાપા ચરણમ આ બધા ફળ ભોગવવા પડે છે છતાં પણ એવો સંસારનો મોહક સુખનું એવી લાલસા છે કે માણ ક્ષણના સુખ માટે અનંત રોગ અનંત દુખ એમાં જઈને ઘેરાય છે પડે છે એમાંથી ચેતવા માટે શંકરાચાર્ય કહે છે ચેતો પાપનું આચરણ મૂકો અને ભગવાનનું ભજન કરો એનો બીજો પાઠ છે એ પણ સમજ આ જ શ્લોકનો સમજવા જેવો છે પણ આજે નહીં આવતી શુક્રવારે આટલું આજે બસ સહજાનંદ સ્વામી મહારાજ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 आम करने की सतत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जड़ाये रहश